ધારણ કર્યા હતા અને પોતાના મુખાર વિદ ની આગળ પરમ તથા દેશ દેશ ના હરિભક્ત ની સભા કરાવી બેઠી હતી दाबी वर्या दबाय नही भगवान संबंधी क्रिया, क्रिया पंचवर्तमान दृढ़ रहता हो અને પોતાને બ્રહ્મ રૂપ માને અને પુરુષોત્તમ ભગવાન કરે એવા જેવા કેમ જે એવી ક્રિયા દેવ મનુષ્ય હોય નહિ મનુષ્ય પણ દેવ ઉપર મૂકી દીધા બીજા થી ક્રિયા હોય તો ઉપર મુકાઈ ને દેવ તો દેવમાં પણ એવી ક્રિયા દેવ મનુષ્ય ની વિશે હોય નહીં અને એવા સંત મનુષ્ય છે તો પણ ભગવાન ની પેઠે સેવા કરવા યોગ્ય છે ધ્યાન લઈ જાય માટે જેને કલ્યાણ નો ખેવા જે પુરુષ તેને એવા સંતની સેવા કરવી અને એવા સાધુ ગુણે કરવી પુરુષ ની હરે નહી પછી શ્રીજી મહારાજ આત્માનંદ સ્વામી પ્રશ્ન પૂછ્યો છે આ સત્સંગમાં જે વર્તમાન પ્રબંધ છે बंधन थे नहीं कोई का देश काल योगे सत्संग सत्संग बाहर निसरी जवा तो पंच विषय बंधन न कर सके પુરુષ કેવો હોય એના લક્ષ્યા કરો તમારું મન બી ગયું સત્સંગ એવો પ્રબંધ છે આમ કે બહાર જતી ન હોય એ કઈ ક્રિયા કરતા એને મર્યાદામાં રહીને કરતા હોય પણ સંજુ જો દેશ કાળ નીકળી જવા હોય તો કેવા પુરુષ કેવી રીતે રહેવાય ફરી बंधन वर्तमान प्रबंध को देश का बाहर बहारे जवाग न करी ये पुरुष कहो जेने कर आग मे जुग धी गो छता जगत मेवा बुद्धि धर्मांश विशेषपने वर्तो होने आस्तिकपण हो सारू ना तेनु जे तेने जरूर पर लोक मोगवे तो आगे दीशे त्या जाए तो पदार्थ तथा स्त्री बंधन करके नहीं क्या એક તો ધર્મા વિશેષ હોય બીજું આર્થિક પણ હોય સારું નું જે કઈ કર્મ કરશું એનું જરૂર ફળ ભોગવવું પડશે અને બીજું લાજ હોય લાભ હોય સમજ હા નહી એમ નહીં જોઈએ તો સમજણું કહેવાય એને આમ પણ કરી નાખે વેપારી સાથે પાછો એમને હં અને તમે હંઘેલવા જાવ તો એમને નો હં એક ચોસઠ કળામાં એક કળા લખી છે ભગવાન ના ભક્ત ને ઓળખવાની નક્કી કરવું પેલા તો ધર્માશું એને આ જગ લીધું ના કરી લીધું ફલાણું કરી લીધું એના ધર્માશ માને ધર્માંશ એટલે શું જો આટલા બધા બેઠા થઈ ને એમાં કોઈ પ્રશ્ન કરે ધર્મ એટલે શું સમજતા તરત ફરી જાય સમજ છ એમ જ ગયે જો નો સમજતો હોય તો જાણવા માંગે જાણવા માંગે એટલે પૂછવું જઈ જાણવા માંગે એટલે એને પૂછવું જોઈએ કોઈ પૂછે ધર્મિકણું આસ્તિક કોણ વાપરે પ્રભુ ને કોણ નથી માનતા મને એટલે માય ને આટલે થઈ જાય એમ પાછું ધંધા બદલ કરતા પ્રભુ ની ન હોય એટલે એ આસ્તિક છે ત્રણે મેળવા આપણા જેને જાણવું છે એને પોતાને ધર્માય આસ્તિક આવી જાય જેના જેવા નિયમ કયા બી ત્રીજું લાલશરમ એ હું કે નો દીકરો ગુરુ મારા કોણ ભગવાન મારા કોણ એને મને શું કહ્યું મારે બીજી રીતે રહેવાય નહીં અને એમાં બીજી રીતે રહેતો હોય ને આપણે એને કહીએ ગમે જમાનો બદલો આવી કેમ હાલમાં આવે આપણને એમ કે વિદ્યા એ પ્રમાણે રહેવા માં આવે છે ત્રણેય બના એવા છે પાછા આવું કઈ છે અમારે અને ત્રણ હોય નહીં હોય ને જોશું ભાઈ આખરા પડે એવા છો ધર્શ માં કેવી રીતે તરત યાદ આવી જવું જોઈએ ભગવાને મને ક્યાં સૃષ્ટિ સર્જો છે પછી મારી ઉપર ફરજ શાસ્ત્ર શું લાગુ પડે એ નક્કી કરી રાખવું જોઈએ એ ફરજ થી આગો પાછો ન થાય ન ધર્મ આ સ્વામિનારાયણ ધર્મ ના વૈષ્ણવ ધર્મ ના ફલાણો એ ધર્મ નહી જ્યાં જન્મ છે ત્યાંથી ઈશ્વર ના ઘર ને કઈ ફરજો હશેક નહીં હોય એ ફરજ બરાબર દેખાવી જોઈએ દયા દાન પરોપકાર બધું બોલીએ છીએ પણ એ તો મનુષ્ય તરીકે જન્મો એટલે એને ચોંટી જ ગયા છે અને એ કરે એ કઈ વિશેષ નથી કરતો ફરજ બજાવે વિશેષ તો ત્યાર પછી આવે આજ મેં આ વાત કરી હજાર જ માણસ છે કપડા શરીર ઢંકાઈ જાય ત્યાં લગી ફેરે કોઈ નો ફેરપી દર નવા ટાણે શરીર કોઈ નીરખી જાય એ રીતે નો નહીં પોતે પોતાનું શરીર જોઈ શકતો નથી આવરણ માં નાય બધા રાખે હોતા હોતા ના મજા ઘરે અમારી પાછા ઘરમાં જ પાછા એમ બહુ વિવેચન નહીં કરી પણ આ જગત અત્યારે ધર્માંક્ષ ને કોઈ સમજવા જ માંગતો નથી દોરવાય ધર્શ એ તરત અહિયાં તમે બેઠા છે ઓચિંદા પાછળથી ક્યાંક ગરમી લાઈટ એકદમ આવે તો આમ જોવો ન જવો કે તમને કયું પાછું મળીને જોજો તરત ને તરત તમે ફરી જાઓ શરીર ને અનુકૂળ ન આવ્યું એટલે એનાથી બચવા માટે એ માનવી માત્ર ને ઈશ્વર સન્મુખ ચાલવું ઈશ્વર ના એક નિયમ છે એમાં અડચણરૂપ જે વસ્તુ આવી ધર્મ વિરોધી એ દ્રષ્ટિએ જવું ओए ते ते के के जे ते गमे तो रूप याद याद यादी आए एक फूल का આમ જરાક કોકર ડાડે તો એટલે ભરકજે એ કેવું પડતું છે તઈ ભરકેલો જ હોય સમજવો ને ત્યાં સમજાય એવું એમ ન સમજાય આપડે તો આ ધર્મ શબ્દ આવે ત્યાં હું ગોખી બેઠા હોય કે ભાઈ આ નાયા ધોયા પવિત્ર ધ્યાન ભલાવ નો એટલે ધર્મ એમ ગોખ્યા કરે એ નાય ધોય એટલે પવિત્ર થઈ ગયું મારી પાસે શુદ્ધિ ભરી હોય ત્યાં પવિત્ર એ જેમ ગોખો પડતો નથી એવી સ્મૃતિ ભગવાન તરફ લઈએ ત્યારે ધર્મ કેવાય ત્યારે ત્યારે તો જ ફરજ બજે હવે બજે નહી પણ એમ દિય ન થાય એનો અભ્યાસ હંમેશા કરે નથી જો બાળક જન્મે છે એને ગણતરી કારણ કે કોઈ બી વિચારો જ કર્યો નથી એને શું કોઈ બી વિચાર કોઈ કર્યો નથી આ છોકરું જન્મે એને ખાવાની ખબર હતી ડાવવાની ખબર હતી પાણી પીવાની ખબર હતી કઈ નતું ગળથુંડી એની છે એને ઓઠે એના એને લગે હાર ખરું આ ખવા છે એમાં હારા પુરુષ ને હાથે સંબંધ સહિત ગળથુંડી દો તો હારા સંસ્કાર કરતા નથી એ મારી પાસે કે આને ગુ લેલા ફાયટી કે આપડે બોલે જો મારી પાસે આવો નહી ગયો મારી ગૌથુંડી વાળા થાય છે આ બધી ગળથુંડી આ અમારા એ ત્યાગી થવા આવે ને એમાં અમે ગૌથુંડી માનીએ મારા જેવો બધા ખબર ન હોય અહીંયા આવે એમાં જેનો જોગ થયો એટલે દઈએ ગૌથુંડી ભોવાઈ જાય એ પછી કોઈ બી માણસ જ ન થાય એમાં ઘણું જાણ માં જવું કયો ગણું ધૂમડી જ બધી આવી ગુણાકારી ગયા ગાની બેઠક વઠેક ગાની વાહ જાય વજ્રાંત માં આવ્યું કપટી હોય એને કેમ ઓળખવો એ બધું લઈએ બોલો એવો જે હોય તે ગમે ત્યાં જાય તો પણ કોઈ પદાર્થ તથા સ્ત્રી બંધન કરી શકે નહીં જેમ મયારામ ભટ્ટ છે જો તમને કહું અહીંથી તમે જુનાગઢ જાઓ દર્શને કરજો હું ત્યાં આવું છું એમ મેં કહ્યું હોય પછી મારે કઈ કામ આવી ગયું કલાક બે કલાક મોડું થાય હું કેવી રીતે હવે નીકળી જઈ ત્યાં જઈ અહીંયા જઈ કારણ કે ગૌુંબી જેવી તમને પવાઈ ગઈ બીજે મે ખાઈ કેવી રીતે તમને આ અજાણી માં પણ આ પવાઈ ગઈ છો જાણી નથી ભાઈ કયું નથી પણ હવે તમને સાધુ એને કોઈનું જ ગોઠે આ નો ગોઠાર છે એ તો બધા આલુ દેખાય એટલે સાધુ હવે આમાં ક્યાં ફૂગું ને કોઈ ને ઘરધુંડી માં જ ફેર છે એને ખબર નથી બ્રાહ્મણો કરતા હોય રાત્રે થી પાણી ગયું છે કે નથી ગયું એ ખબર ન હોય બિચારા ને નાય એમાં ઠેકાણા વિના નાય જો આપડે આવડે કેવું ભાઈ હમણાં પ્રાર્થના કરી ને શીત ને માટે એમાં બે ચાર બ્રાહ્મણ હતા એવા નાતા નહીં હોય એ નક્કી નાતા નહીં હોય એ મને નક્કી અમારી આંખ જ એવી એ આવીને બેઠા હતા પછી ચંદન કરે ને એ કરતા તો એ ના એ બધા ખરા પણ મારી આંખ ફરતી હતી એના ચંદન દેખતું દિવસ નું ચંદન પકડાય જાય કઈ ચોવીસ કલાક માં સંડાસ નહીં જોઈને આવું પડે ધવું તો પડે ને પણ હવે અહિયાં આવે એટલે આમ બરાબર કોગળા બોગડા કરીને હરખું કહી જવાય વાંધો ન આવે આ ગામડાયા હોય ને એમાં કેટલાક બીડી પીતા હોય રહી ના શકે પણ સાધુ જાય તે મારા ભેસો આવે પણ એ ઘેરે બીડી બીડી બરાબર પી અને એલચી દાણા પેક ખાઈ કારણ સ્વામી ને પા જવું છે પગે લાગવું પડે પણ મારા જેવો જાણી જાય આ બીડી પીએ જ છે કયો દેખાય જ આવે લુબડા માંથી વાત આવતી ટલા ડુંગળી ખાતા હોય પણ ગંધ કરે છુપાવા ને પણ એ કઈ છૂટ છુપે નહી એમ આપણી બધી આ ક્રિયાઓ છે ને ભગવાન રાજી થાય કે ભગવાન કુરાજી થાય કઈ જાત છે પોતે પોતાની મેલે ગુરુ પોતાનો સ્વામી છે એમની જાત એવી જાતના જે હોય એને સ્ત્રી ધનાધિક પદાર્થ યોગ થાય તો પણ એ ડગે નહી ગોવિંદ નીકળ્યા ગોવિંદ માં એ જુવાન હરખા રૂપાળા બહુ ગઢડે પૂરું ત્રીસ ચાલીસ ચાલીને જવું રસ્તા માં થાકે લાગે ત્યાં એક ખેતર નવાણ ખોદેલો એટલે કુવો નવો ખોજ્યો હોય મંડાણ માંડ્યું હોય અને આગલા જમાના રસ્તા ઉપર કુવા ત્યાં પરોપકાર તરીકે દોડું ડોલ પડી જ દોરડા નો એક છે પડખે જાળવું પીપરી જવું એનો આમ છાંયો આવે એમ ગાળ ભરેલો કુવાનો એની માથે એ પીપર નો ડાળો એટલે છાંયો મજા નો એટલે આવડો થાકેલો મળે અહીંયા ઘડી વિરામ લઈ લઈ લાંબી ઊંઘ આવી અને જોવાના જ ની પેલી વહેલી ઊંઘ હોય એટલે ઊંઘ માં એમાં બાજુ પર થયા નાના નાના રજવાડા ઉભા હતા એને જ્યાંથી રજવાડા માં નોકરી કરે ઘરમાં બંગલામાં એના હાથ માં એક નાનકડી પેટડી દસ હજાર નો ઘરણ ઉથમાં આવી ગયું લાગ આવ્યો એટલે લઈને ભાગી પણ ભાગી ના તો દૂર ભાઈઓ જવું પડે ત્યાં પકડાય જાય બીજા હદ માં એ ભાગેલી એ આ રસ્તે આવી એને તરસ લાગી પાણી પાણી દીધું પછી ઓલો ઝાડ નો છાયો પણ ત્યાં પુરુષ ઉલ ગોવિંદ એ તે ઘેરે થી આવે એટલે ઓલા ખરના નુંગડા હતા એટલે બાય એ વિચારું વૃત્તિ બદલી આપણે ક્યાં કોક ખોલી ને આજ ભગવાન દીધો આપણને લ્યો ઇન્સાન તો હું તા જરા આળસ મળી જાગ્યા ને ત્યાં હાની બાય દેખી લઈ ભડક્યા એનો રહેવાય ઉભા થઈને ભાગવાનું કે આ પેટીનું છે દસ હજાર એ દસ હજાર એટલે બહુ કેવાય ગોવિંદી આમ જયારે બાજુ જોયું ને કોઈ નમળે જંગલ અને આ છે ભાઈ માણસ જો કોક નીકળશે તો મારી ઉપર શંકા કોક કઈક કરશે એટલે તરત ને તરત એને પછી આપડે વાતું કરીએ કે ગાંઠ નું ઉપ લુગડું ઉતારી ને એની પડખે એટલે એને વિશ્વાસ આવે ને સંદાસ ગયા છે એટલે અહિયાં મૂકે ને કે હું આઘરી આવું ક્યાંથી આવે ભાઈઓ પણ ઈ તને જે ખસવું ને એ જાણે અઘરું જો ખસવું એજ અઘરું છું કોઈ ની વાત એવા લક્ષણ કરીને ઓળખો જેમ ભટ્ટ છે તથા હોય જે હું તો આત્મા છું બ્રહ્મ છું તે મારે વિશે શુભ શુભ ક્રિયા લાગતી નથી હું તો અસંગ છું એવું અંગ હોય તથા બીજું એમ હોય છે એ ટાણે હું આત્મા રૂપ છું એ જો જ્ઞાન પ્રગટે તો બીજા ક્ષણ માં પાછું વયું જાય આમાં એ નાય ગોહિંદ સ્વામી પાછા સાહિનપુર ના હનુમાનજી જયારે પધરા હોવા સ્વામી લાકડી આમ દાદી રાખી ઉભાર કડીયો ઘડતો હતો રત્ નું નામ લેખ્યું છે ને કઈ રત્નો રત્નો કડીયો બોટાદ હતો ને એ ખડતો હતો ધ્રુજવા માંડી આરતી ઉતારવાની ગઈ ને ત્યાં સ્વામી ગોવિંદ સ્વામી ને બોલાવો ગોવિંદ સ્વામી ગોવિંદ સ્વામી ને બોલાવી એને આરતી ઉતરાવતી બીજા બે સ્વામી તમે ઉતારો હું પડેલો છું ગોવિંદ સ્વામી ગમતારી છે ને કોણ એમ બોલે ખુબ બોલે પોતાને ઓછા કઈ કોઈ મોટેબરાણેલો છે ગોઈન સ્વામી આરતી ઉતાર હનુમાનજી જતી છે આ એવાની વાતો જોવા બધી ખરેખર બોલો એક તો આત્મ નિષ્ઠા હોય જે હું તો આત્મા છું બ્રહ્મ છું અને મારી શુભ શુભ ક્રિયા લાગતી નથી હું તો અસંગ છું એવું અંગ હોય તથા તમે બધા છો ને અમુક વર્ષો પછી ઘર નો ઓછો રાખો ને એ કરતા અઘરું છે જે પેલાથી પડ્યો નથી ને એના કરતા અઘરું છે વિચાર કરજો ઊંડાણ માં કરતા ઈ અઘરું છે એક વસ્તુ ને અનુભવ કર્યો પછી છૂટતી નથી અને એને છોડે છે આ દ્રશ્યો માં ક્યાંક અમને બધી વિદ્યા જાણવાને મળે બે જણ પુરુષ સ્ત્રી અણબનાવ થઈ ગયો તારું મોઢું જોવે આરામ ખાઈ જાવલી મને છપન્યા નું પાપ તમારું મોઢું જોવે તો લે બે હામે આમાં બરાબર ગયું હોય કે મારે તમારા ઘરમાં જ રહેવું નથી જાઓ કાઢી ગઈ એ આવડ કણબી ઓલી સંધિ ઘર માં કઈ રસ્તા માં એકબીજા માખી માંગવાનું કરે પાછા ભેગા થઈ જાય મારા અનુભવ ની વાત છે એ પાછું પછી ઓલી બાઈ ને બી આજ રાખ ભૂલ્યો એમ કે યાદ રાખ તારું નાક કાપી લેવું કેશું ઓલી મળે તો કે નાક કાપ મને જેનું પેલું કાપી લેવા દે હોય ને એ કાપી લો નથી કર્યું ઊંઘ માં હોય તો હું કાપી લો બે દાંતરડા કકરા એક બીજા ને કહ્યું નઈ પણ લાદ જોવે એમાં બરાબર આ ભાઈ ફૂટી હશે પોલીસ કાતું એની પણ ભૂગી આ મારું નાક કાપી નાખ્યું કોઈ આવ્યા પાંચ જણાતા ને પકડ્યો આ ઉઈ ગયા અને જાળી માં ગયો કેસ ચાલી આઈ ગયો ત્રણ ચાર મહિના જેલ માર્યો બાઈક માર્યા હવે તમારા ઘર માં નથી આવું તો એ પાછી કોઈ ને ત્યાં ગયું વળી થોડા ગયા હતા બાઈ ને વળી પાછો આ સાંભળ્યો આને આ હંભરે આ ઉના ના મંદિર નું શિખર નું મારે કામ આવે હાલે ત્યારે મજૂરો રાખવું રાખેલો મેં પણ એને વેરતા આવડતા લાકડા એટલે લાકડા વેરે થઈ પેલી આ બેન સો ને હવાર પૂજા કરી નું નીચે જો જસમદાન જસમદાન કરતો હોઉં ને વેરે ત્રણ ચાર કરવ તો હલતા એક કરવો બંધ કેમ આ કરવો બંધ નથી પણ ક્યાંય ગયો બોલ્યા ને આના માં મરમ થયા કઈ બસ જમવા બપોરે બેઠા જમીન ઉઠ્યા પછી ઓલા ને મેં ભાઈ આ વલ્લભો ક્યાં જાણો અરે વલી નગતી આવી છે મારાથી શર્મા એટલે કરવતે ચડી ગયેલો હું પાછો ગયો વાર માં એલા વલ્લભ તું દેખાતો ન હતો બે દીધિયા કામ હતું તો બાર શું કામ હતું કામ હતું મારે હોલી આવ નગતી આવી હશે નગર તું ન જ આવો કયો બીજા એ દાંત કાઢ્યા બધા આ જગત કોઈ નો ભાવ નથી હોય સૌ તો ઠીક નહીં છૂટે એ તો જો આ બધા છોકરાઓ અમારી પાસે રહે છે ને જો હોય આ બધા દ્રષ્ટાંતો સાંભળે એના વૈરેક થાય કે હવે નથી ભણવું આવું મળવાનું હોય તો ભણવું જ નથી એમાં છોકરા કઈ કોઈ આવડાઈ ગયા છે એ કઈ શકે એ તો બધી વાત કરવા ને બાજુ એમ ને ગાયણ થાય બધું કરવું છું એ બધું એવાથી બારું કઈ નથી બોલો હલો અને બીજું એમ હોય છે ભગવાન મહિમા બઉ સમજે અને તે મહિમા ની બહુ વાર્તા કરે છે કઈક ધર્મ વિરુદ્ધ વર્તાય જશે તેનો શો ભાર છે ભગવાન મહિમા બઉ મોટો છે એ બે રીતના જે હોય એમાં એ બે રીતના જે દોષ એ ધર્મ પાડવા માં અંતર અંતરાય છે માટે આવી રીતે સમજે તો સારું છે આત્મનિષ્ઠા પણ યથાર્થ હોય બધા ભગવાન નો માહિતી પણ તારી પેકેજે આ જગત માં આજે ભણેલા હોય પણ અમારા જેવા માપેલા જ હોય એ બીજા એ બિચારા હું એને કીતે કરી શકે એ દબાઈ ગયેલા છે બધા અમરેલી જાતે કેટલા માણસ બઉ બધા મોટા મોટા બધા હતું ભાઈ અદાણી પણ જે વાત કરે ને એમાં પુલ દેખાય જેમ લાકડું છે ને વેરે તો ખબર પડે માલી પાછી ભોજ નીકળાય ને જે આત્મ નિષ્ઠા પણ યથાર્થ હોય તથા ભગવાન નું મહાત્મય પણ સારી પેઠે સમજે અને નિષ્કામ પણ નિર્લોભ પણ નિસ્વાદ એ આજ એક જે ભંગ પડશે તો ભગવાન એવી રીતે આ જેને છે સમાગમ થી એના માટે પૂછી જવું કે આમાં કેમ છું આમાં કેમ છું છે મને બાદ કરે એમ નથી તોય એ વિશ્વાસ ન કરવો એ તો આવે ને આવે નમ મનુષ્ય ભાગવત માં ખુલ્લું છે યોગી સિદ્ધ ગતિ ને ભનો હોય યોગી સિદ્ધ ગતિ સિદ્ધ ગતિ ને એને મન નો વિશ્વાસ ન કરવો કરીએ નકુરિયાત કરવી ચિત સક્ષ્યમ ય વિશ્રમ બાદ અને જો એનો વિશ્વાસ કરવા તપ અઈશ્વરમ ઈશ્વર જે મહાદેવ એને જરાક વિશ્વાસ કર્યો ત્યાં એને જરાક ચાંદલો થઈ ગયો એ ભ્રષ્ટ નો થાય કારણ કે ભગવાને આગળ લાટી લીધી તમે મોહિ સ્વરૂપ ધાર્યું કેવું સ્વરૂપ ધાર્યું કે દેવો બીજા બધા માલી બાંધી આ મોલ્યા થઈ ગયા ઈ તમારું એવું કેવું હતું તો એવું જ હતું ને એ જરૂર હતી ધારવાની એટલે ધાર્યો મહાદેવ કે તમારા દર્શન વિના હું રહી ગયો છું મને બતાવો હું તે ભગવાને કહ્યું કે તમારે તમારે જોવા જેવું નથી અરે પણ તમારું સ્વરૂપ એના હું નોંધ કે દેખું આ ગયો કર્યો અને જ્યાં ભગવાને મોહ ની સ્વરૂપ બતાવ્યું વિષ્ણુ થઈ ગયા એટલે કારણ કે ભગવાન થવાની એ રક્ષા કરાયમ ને માટે એ ભાગવત માં એની વાત લખાયર છતાં બિર્યસરાઓ લખી નાખ્યો એટલે ત્યાં હો બીજી રીતે નહી પણ એ સ્ત્રી ની સાથે ભ્રષ્ટ નો થવા દે હવે તો સામાન્ય માનવી નું ગજવ માટે આ નિયમ માં રહેવાનું કે જે નિયમો રાખવા નિયમ માં રહેતો જ નથી આ બધું ધીરે ધીરે માપ આવે એમ તમને આવે નિર્ભ શું આપડે કઈ બંધુબંધ અરે તમે એક વખતે એક વસ્તુ ચાખી એટલે બીજી ફેરે ખાવાનો ભાવ થાય જ સ્વાદ વાળી દેખી એટલે થાય જ પણ એ આ સામાન્ય માનવી શકે નહીં નબળી હોય અમે તો ગ્રસ્ત છીએ ભરવાનો અમે તો ગ્રસ્ત જયારે મારા જે બી પર્યો તે બીજ બ્રાહ્મણે તને નિયમ દીધો છે એક વર્ત ની હવે તું જ્યાં બંધન હતું કારણ કે લોક ક્યાં કહેતા તું કે પૈનો એટલે છૂટ મળી જાય ગયો ગમે ત્યાં જાય કે મંત્રો બોલો કે ન બોલો દીવાના મંત્રો હા એક પત્ની વ્રત આવે ન આવે છે અભિષેક માં આવે છે અભિષેક માં અભિષેક કરો ને આવે છે એ બરાબર ઝાંચવે છે ને બરાબર અમે તો બોલી નાખી છે બોલીએ છીએ આ બધું એમ જ જગત માં એમ જ હાલે અને પણ અમે સાંભળીને આવડે નિર્ભય થઈને તો પરિણામ અમે તો ગ્રસ્ત છે અમે તો ભ્રસ્ત છીએ એટલે છૂટવા માટે અરે છૂટવા હું તું જ બંદી આવ્યો આ તો ગ્રસ્ત થયો એટલે કેદખાના પુરાઈ ગયો એને ખબર જ ક્યાં છે એ ખબર નહીં હોય એટલે કેટખાનું થયું ધ્યાન થઈ ગયું ધ્યાન હવે આવડો રાજી થાય પરિણામ બરાબર છે તો કેટ ગાના માં પુરાણ હોય પણ એને કોણ સમજે હું તો બહુ એને પૂછપરછ ન કરું પણ એને મોહ હોય ને એને મને કે પછી રીછ બેઠે એક બીજા કાન મળશે અને ભેડા આપડે છું ક્યાં છે મારી આગળ વાત કરી દે એનો બાપો જ એને શીખવાડે તું તારે હવે આમ કરતા નું તમે નું ભૂલ લેજું બાપ ના અહિયાં માં બાયડી બેઠી આપે અને સાધુ ના નિર્માન પણ એ આદિક જે ધર્મ તેને ભગવાન ની પ્રસન્નતા ને અર્થે સમજી ને દ્રઢપણે પાળે અને એમ સમજી હું એ ધર્મ ને પાડી તો મારી ઉપર ભગવાન બઉ રાજી થશે અને જો મને કોઈ રીતે ધર્મ માંથી ભંગ પડશે તો ભગવાન પડે બીક હોવી જોઈએ મારે આમ કે ભગવાન ભગવાન સૌ ભાગ છે આપડે ભગવાન આવા મોટા મળ્યા છે એવી રીતે કાપ લાગી આમાં બીક મારી પછી ભગવાન નું બિરુદ છે અને એવો જે હોય તેને કોઈ માહિત પદાર્થ બંધન કરી શકે નહીં અને આવી રીત સમજણ વાળો ના હોય બીજો ગમે તેવો જ્ઞાન વાળો હોય કે ભક્તિવાન હોય તેને પણ ધર્મ માંથી કઈક ભંગ થઈ જાય થઈ જાય ખરો તથા માહિત પદાર્થ બંધન કરે ખરું કયું જ્ઞાન જ્ઞાની ને ભક્તિ વાળો ધર્મ વાળો હોય પણ જો નિયમ બીજી રીતે રહેવા માં તો એને બંધન થાય થાય થઈ જાય નિયમ તો પાછો મળ્યા જ્ઞાન વાળો હોય કે ભક્તિ વાળો હોય જેને પણ ધર્મ માંથી કઈ ભંગ થઈ જાય અમને ક્યાંથી ગમે મારા બાપ જગત મારો તમારા બ્રાહ્મણો ને એવો તમને એકને નથી કરે તો વખણા તો હોય બેરી બધા એવા હોય ને આ શાસ્ત્ર મર્યાદા છે બે હાર બીજા નથી ક્યાં કેવું તમારા મંદિર માં એ બે તથા માહિત પદાર્થ બંધન કરે ખરું એ સિદ્ધાંત વાર્તા છે સિદ્ધાંત વાર્તા પછી વળી શ્રીજી મહારાજે કૃપા કરીને વાર્તા કરી છે અહંકાર ના ગમે તે અહંકાર ભક્તિપણા નો હોય ત્યાગપણા નો હોય વૈરાગ્યપણા નો હોય બ્રહ્મપણા નો હોય સમજણ હોય વર્તમાન પાળા હોય એ રીતનો જે જે અહંકાર તે અમને ન ગમે અને બે ભાવ નો નહીં હું આત્મા છું એ બ્રહ્મપણા અને દ્રદય માં ભગવાન નો નિશ્ચય ભક્તિ ધર્મ તે થોડા હોય અને બીજા આગળ પોતાની મોટકો વધારે સારું તો તેને બહુ જણાવે તે ન ગમે પરમાત્મા એ મારા બધા એને કબૂલ છે પાછ કબૂલ સાથી આ પુરુષ છે અને આ સ્ત્રી છે એ ભેદ જ હોય છે પછી તો એને બહુ નામે બોલાવે તો પુરુષ ના નામે બોલાવે છે કોણ બાજલા જગત માં આવે બઉ નો ખેવાય એવો પછી આ જગત માં એ છે જ બોલવા માંગે આ મારી માછ આ મારી માછ મા ના વખાણ કરે મારી માં વાંધણી છો એટલે બરાબર ને માને કઈ વિશેષણ દઈ ને વખાણવી ને ભજે છે શાસ્ત્ર માધ્યમ લેવા દે ઠીક તમે ભાગવત વાંચો એમાં ઉદ્ધવજી સ્વામી સેવક પણ કહેશે નહીં કે એના એક એક શબ્દ માં ભીષ્મ પિતા ની સ્તુધિ વાંચો વેદ સુધી વાંચો મોટા માણસ સ્વામી સેવક પણ બોલશે એટલે એક થઈ કોઈ વિચાર જ કરરી માં પણ વાંધણી છે વાંધણી ઠરાવે ભાઈ તું જેમો ત્યાંથી હવે જે ગમે તે કહીએ છીએ ભગવાન નો મહિમા તો યથાર્થ સમજે અને પોતાના દેહ થી વ્યતિમા તેને બ્રહ્મરૂપ સમજે અને ધર્મ દ્રઢ રહ્યો હોય અને ભગવાન ભક્તિ કરતો હોય અને આવી રીતનો પોતે હોય તો પણ સત્સંગમાં પોતાના મુખે કરીને પોતાની સમજણ નો કોઈની આગળ લગાર પણ જણાવે નહીં એવો જે હોય તે અમને બહુ ગમે શ્રીજી મહારાજ વાર્તા કરીને પોતાને ઉતારે પધાર્યા ઇતિવચનામ રતમ એવી રીતે ગઢડા અંતે પ્રકરણ નું છવીસ નું વચનામ્રતમ જે Janika ma